મને સમજાવવાનું પણ કે હું નથી કેવી રીતે ન પટેલ છો તમે ઓડવ ખાધો લે તમે આપણા ગુજરાતી ભાષામાં શું કેટલી તમારે હડવાને કહ્યું પછી સાધા પછી દુધો થોડું દૂધ પી પછી અંદર એ હલો ગયો તેનું પરિણામ પાચગ્રસ્ત છે નાસ્તિક હાજર રહેતા નથી ક્યાં છે તો બિલકુલ જાગ્રત નથી આ વિજ્ઞાન માં જ ઉતરું શું બતાવ તમે અંદર જેટલું છે જાગૃત બહાર છે આ તો આ તો આપણે કહીએ ના જોઈશ તો આપણે કયા ફોફળ નથી ને તારે અંદરનું સર જાગૃત પણ તમે બિલકુલ જાગૃત બ્લડ જુ જુદું સંડા સ્ત્રીઓ બહેરો દૂધ આરડું મોટું છે ત્યારે તું આ પાછા કરું રમત મારું એના કરું છે તો જાગ્રત છું પડે અહંકાર ના કરીશ કે હું જાગ્રત છું શું કરું પછી વ્યવસ્થિત વ્યવસ્થિત હિન્દુસ્તાન ના લોકો એ સમજ્યા નહી બનનાર છે એ તો બન્યા જ કરશે કે બનવાનું છે એ તો મીઠ્યા થવાનું નથી કે તો પછી એવું જોણી અરે બધા ગાડીઓવાળાને કહીએ કે ભાઈ બનવાનું છે મીઠા થવાનું નથી મારે બંધ વખતે ચલાવો ગાડીઓ તો રોડ ઉપર ચલાવ્યો ખરે બંધવાનું છે મીઠા થવાનું નથી કરીએ આપણે આ ગ્રાવો ક્યાં થયું લોકોએ શું કર્યું છે રોડ ઉપરના માણસ ને કઈ કહ્યું બંધ વખત ચલાવો આપણે બનવાનું છે ભણવાનું નથી શું કેવો વ્યવસ્થિત નથી ન્યાય વ્યવસ્થિત આપણે આપીએ નથી એવું કેવું ના મારું વ્યવસ્થિત આપેલું તો હું શું કઉ છું ગાડીમાં સાવધાની પૂર્વક ચલાવો કેવું અને પછી અથડાય એ વ્યવસ્થિત શું કરશ્રીદાલ આપડો ગયો એલર્ટ આયા હતા એટલે આમ એલર્ટ આપણે કહીએ એનો સવાલ નહીં થોડું એલર્ટનેસ કેવી હોવી જોઈએ ઇન એવરી ડિગ્રી શું કહ્યું આ તો આ કારખાનો એલર્ટ એટલે એક જ સાઈડ નો રન સાઈડ વકીલ વકીલ ના એલર્ટ હોય ડાક્ટર ડાક્ટરી લાઈનમાં એલર્ટ એલર્ટ કેમ છે સોરીઓ ક્યાં ફરવા જાય છે એનું ભનું ના ભાઈ શું કહ્યું એલર્ટ છું વકીલ ગયા પછી સોરીઓ ગાડીયો બે લઈને એટલે એલર્ટ પણ એને જ છે પણ પછી પહેલું પહેલું છે તે અવેરને પછી ડીલે પછી એલર્ટનેસ અને પછી એને છેલ્લો ગ્રેડ માં હું લાવેક્ટનેસને બધી જગ્યાએ જાગૃતિ શું કહ્યું એક ક્ષણ પણ આ જાગૃતિ ઊંઘમાં જાગૃતિ ઊંઘમાં જાગૃતિ રહે છે કે ઊંઘ માં જાગે રેસે અહીંથી તો વિધિ કરતા કરતા હું જાઉં ને તો જાગો જ ગઈ પેલા વિધિ તો આથી જ પકડાય પાછા જાય ત્યાર પછી જ્યાંથી જાગો તરી ત્યાંથી જ ललित भाई ना एक प्रश्न दादा कि अखतरा कर ना कहवा करें तो विराध दादा रॉकेट रॉकेट लैं बीजा ग्रहों पर चंद्र पर जाए, उपर, उपर जाए तो એ તો વિરાજના કરે ને આપડે હું તમારે સવાર ગયા ઘરમાં બે ટાઈલ થઈ ના ગયા દખલ ના કરી દખલ કરવા બદલો મળશે નહિ આ લોકો મોટા લોકો ને એટલે આપણે કીડીઆઈ કહીએ પણ વિફરે કહે એટલે દખલ કોઈ દખલ તો આની જ આ દખલે અમને બધા આખા દુનિયા ને દેખાડવા માટે અમે કેવા કરીએ કરીએ છીએ આવો તો માણસ પોતાની આ બીજી બધી સાધન કોમન ભૂલ તો સાધના દેખા થાય એટલે દેખા આવે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 લુભાઈ પણ દાદા એ કહ્યું કે શોખ કરવાના બધા શોખીન નહી થયો છે દાદા એ મહિના <laughs> <in> <tü him> <ock Nearlyzin> <en> <tü him> મગજતર થઈ જાય ને થતું જશે નહી દાદા મને દુકાન વાત કપાનો ટાઈમ થઈ ગયો છે પણ રહી વાળા સંજોખો પીયા ના થાય પણ વિચાર પણ થોડી ઘણી રવિવાર નો દિવસ યાદ આવ્યો ભેગા મળતા સરખો આ મળે આ મળેલો ના મળે વડોદરામાં શું કરું ને ત્યારે પણ આવું કરતો જ્યાંથી વિચાર કરો આજે રાહ એવું છે નજીક બહાર નીકળી ગયો ને કોટ નીકળીએ ને એટલે નજીક ત્યાં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 પછી અંદર જઈને બેઠો બેસે ગમેશ ભાઈ આ છોકરો પડી ગયો છે એ સારા વ્યવસ્થિત ના ભીમ એટલે પૂર્વપ્રાસ ના ધીમ પુષ્પ તો કર્યો આ જયારે કહેવામાં આવે છે ને પ્રયત્ન સહજ પ્રયત્ન એટલે પૂછાદ ખરેખર પૂછાયદ નહીં પણ ગયા ખરે આપણે પ્રયત્ન કરો પણ છતાં ભેગું ના થયું અને ભેગું દુકાન ઉગાડી બધું થયું પાસે એ પોતે ભેગો ના થયો એ પ્રયત્ન મહાદી કયું કર્મ નડ્યું ક્યાંક ટાઈમ નડ્યો કંઈક ના ક્યાંક પ્રયત્ન નડ્યો કંઈ પ્રયત્ન કર્યો કે તમારો ભાવ બરોબર નો હોય તે કાતો હશે ના ભાવે પૂરો પાંચ છ જણા બેઠા હોય વાળ કપાવા માટે હા પણ તે આપણી પાસે ટાઈમ નહી હોય કે હવે પાછું પાંચ કલાકમાં જવું છે ઘરે પાછા આવતા રહેવું પડે હા એટલે અમે આવું ટાઈમ બધા જોતા જોતા બધું હતો ન રવિવારે માહિતી યાદ ખબર અને એ બોલ્યા કઈ ગયું એટલે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 કે આમ હોત તો મારે શબ્દ લાવશે નઈ તો આમ કર્યું ગાડીમાં છોકરા ને ઉપર થી પેલું પડ્યું લાગ્યું હમ ત્યાં પહેલા છોકરાને હાથે ના થાત પગાર થઈ ગયું હવે આમ કર્યું હતું આમ થાત એ ન પણ એ છતાં ગાડીની વારી બાળકની આંગળીઓ છે તો આપડે કાળજી લઈએ કે આંગળી અંદરથી રહે તો પછી થવાના ચાન્સી પછી નહીં કહેવાય હા થઈ ગયા પછી આમ કર્યું કેવો બગાવે છે મગનમારી કરે છે હું શું કરું મારાથી મેં આમ જોવા જઈએ તો હું શું કરું ક્યાંક આટલો જ બેને કહી હવે શું આપણે એનું કરવું દવા દારૂ કરી બે નો દોષ નથી કોઈ નો દોષિફિક પણ આવ્યા ને આવું બધું વ્યા ને વરે આવ્યા બધા પછી સંસારમાં પૂરા મૂકેલા મને લાગે બૌ દારો માં હિસાબ છે ટુકતે નથી બે દિવસ બતાવું બધું નામ શું કેવાય છે સી પેશન્ટ અઠવાડિયા અઠવાડિયા ઇમરજન્સી રૂમ પણ ચાલવા જ રહે ને ફરજિયાત છો તમારે કમાવા જ તમે ફરજ થી બંધેલા જ છો કમાવા માટે અને ડોલર તમારે ફરજથી બંધાયેલા સમા આવવા જ જોયો હોય હવે એમાં તમે શું તમારે જયંતિ જયંતિ એટલું તમારે કરવાનું શું કરેલા ડોરે ના બંધે હા જ નહી શું કરો આ બીજે ઘરે એ લોકો સારા હોય કોઈ નેતા બંધાયેલા છે આવવા માટે કોઈ નેતા નથી આવવા માટે બંધાયેલા છે હા એટલે પણ બંધાયેલા છે એટલે ડોલર નું જો મરજીયાત હોય ડોલર ને પોતાને મરજીયાની મરજી મુજબ પણ જવું તો તો ખુબ લોબલ માસ હોય તો આ ફરજીયાત બંધ બિચારા હા આ જગત માં પૈસા ખોરવા નીકળ્યા એના સપના છે ખોરવાના વાંધા નથી એનો સપનો છે રાત રાતે એની મારો મરજીયાત ને ખોય ક્યારે કોઈ કામ મરજીયાત કરેલું ખરું કોઈ કામ મરજીયાત કરેલું નહીં ફરજીયાત કરેલું ફરજીયાત નું ઈનામ હોય તમને એમ પહાડ નથી તમારો ગુણ નથી મારો એટલે મારો સ્વાનો ગુણ ને ખવાય કર્યું એટલે ફરજીયાત કરી એકદમ છોકરા બોલતો હતો કુદા કુદ કરતો વળ્યો પછી દેવું તને ભણાવ્યો કે હું દેવ નાખ્યો શું ભણવાનું રખડી મર છે મજા જરાય નહીં એટલે છોકરો ડાયો છે ને તમને કોને ભણ્યા એમ પૂછે તો શું કહું સ્વાર્થ આવડે પરમા પરા છે પાછો પરમાર્થે નથી એ સ્વાર્થ પરા છે ધનથી પદાર્થ એ લીધું આમ ત્યાં પરમાર્થ નથી ગાય દો અને કુતરાંત ગાય દો કુતરાંત લોકોને નુકસાન કરી છોકરા જવાબદારી પોતાની છોકરા ને મજા કરતા જવાબદારી કર્યા ઓડ વાટી ગોટી કરી જવાબદારી તો આ હિસાબ પૂછવામાં પડી સમજો ખોટું થાય એ ફરજિયાત કરવું પડે છે ખોટું પણ તે પસ્તાવો કરવાનો શું હોય છે ખોટું થાય એ તો ફરજીયાત કરે છે માણસ સારું થાય છે તે ફરજિયાત કરે પણ ખોટા પર પસ્તાવો કરવો જોઈએ શું કરવું જોઈએ હવે મારે ભાઈ જ આવું કામ ક્યાં આવ્યું પસ્તાવો કરતા કર્યો ન હોય ને ખોટું કામ થાય તો પસ્તાવો કરવો મારે આવું કઈ આવ્યુંલર ફરજ્યા હતા જગ્યા જાણેલું નહીં એટલે શું થાય અમે એવું બોલાય નહિ તું કમાઈ સાતી હોય બેકાજી થાય નહીં જોઈએ ફોર પરચું ગરવું હોય નહિ એક્યુરેસી થઈ જાય ગણાય નહીં પરચો ગરવો હોય તો તારા બેંક માં જતો ની નો ચેક હોય બિલ નો દસ દસ પંદર હજાર આપે પેલા રૂપિયા રીતે નોટો આપે હોય તો એક બે ઓછી હોય બીજી શું સારું અને તેટલા માટે હોનામ ખરી કરું સારું બે ન તો હોય એવું નિયમ નહીં કોકમાં હોય એ લોકો ડૂટી બાઉન્ડ હોય છે કે હોય એવા પૂરી હોવી જ તેના હાલ વાત એવું શું કર્યું નહીં ના કરે એવા ટાઈમ બધા એન એનર્જી દસ કરોડ થઈ જાય પાંચ દોડ થઈ જાય એટલું બરો તમે એટલા લેવલ માં વાળી જાય ના હોય છે મારી ને ઘેર જઈ જાય બે ઓછા ટાઈમ કેટલો બધો જાય પાસે જો ગોડ ઓફ થાય દાખડી પડેલો મનપણ માં તેર નહીં ભણવા તો સાચું તેર વરનો હતો એક મહારાજ કહે છે મારે કહે છે એની સેવા કરવા ગયો હતો તેર વરના પગલાં ભાવવા ગયો હતો તારે મહારાજ ખુશ થઈ જાય મારે છે ભગવાન તને મુખ્ય લઈ જશે કહેશે મહારાજ ફરી ના બોલશો આવું નહીં તો નહીં આવું કઈ તારે ભગવાન તને મુખ્ય થઈ જાય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 મધર અહી કોઈ ગુરુ હોય તે માથે ઉપર ખાઈ રગર કોમ ના માથે લઈને ફરવું રગર કોમ ના મારું માથે જોઈએ જ નહી મારું ઉપરી જ ના હોવાય માથે હોય એમ પછી જીવન જ કેમ નામ કહેવાય પછી લાચારી માં જીવ જીવવાનું છે લાચારી શું જીવે ખાવા લોકો લાચારી માં ભગવાન ઋષવાન આમઋ્ણ ઉપરી ના જોઈએ પહેલે ભણવા ભણવા પછી નક્કી કર્યું ભણવા ફાધર અને બ્રધર બે વાત કરતા હતા ધંધો કર કોન્ટ્રાક્ટનો ધંધો હતો વડોદરા શહેરમાં તો ફાધર એ કહે છે આ મેટ્રિક પાસ થઈ એમ બાર એટલે એને લંડન ઇંગ્લે ઇંગ્લેન્ડ મોકલી દઈએ પછી ભણીને આવે કરતા થાય સુબાની જગ્યા બની જશે આ બરો અમારે અમારે પિત્ર કુટુંબના હતા એ શુબા હતા એટલે અમારે ફાધર મનમાં થયું કે મારો એટલે હું શુભો થવું તો ફાધરને લોક ને પેલા સુબાના ફાધર આવ્યા ઉપરી માહાય નગત માં આવ્યો નથી ઉપરી પુહાય કે ઊંઘ ના આવે મંત્ર નક્કી કર્યું નહી એટલે પાનની દુકાન કરી શું કર્યું હા ખવડાય રકડો થયો આપડે બપોર ને ઉપલ સુ ગયા પછી આવ્યું હે આવી આપણને થોડામાં સમાવેશ કરતો આવડે છે. ને પરીક્ષા થયા પછી બસ ફેલ થઈ ગયો બધું હા ટકા હવે શું કરે થશે જે કહીએ છીએ હિસાબમાં અમે કયા ધંધા પર ચાલે છે આપણે મને કોઈ પણ સાહેનો આપો ને તેમાં એક્સપર્ટ પણ વાર જ મહિનામાં એક્સપર્ટ શું કરું મહિના થઈ જાય વાર ના ઉપરી ના જોઈએ ઉપરી સ્વીકાર તૈયાર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 મા બાપ તો એનો હતો ને એ તો આપણે નાના હતા પણ છે કાયમ નું પણ ઉષિત રહેશે ભગવાન શું કહ્યું કાયમ નું ના છે આ સિંહ નો સિંહ બોસ કહીએ આપડે કારણ કે ચલો બી બચીયા ખવડાવ બોસ કહેતો હતો નહિ પણ રિલેટિવ પણ તમારું ખરેખર ઉપરી કોણ છે એ ખોરી કાઢો ઉપરી છે તમારું ખરેખર મારો ખરેખર ઉપરી કોણ હતું ખ્વારિકા તમારે ખરેખર ઉપરી આ જીવ દર જીવ માત્ર બ્લન્ડર્સ અને મિસ્ટેક બસ છે ઉપરી જનામાં ઉપરી હોય તો મોક્ષ ના હોય ઉપરી હોય તો મોક્ષ ના હોય ઉપરી હોય એને ઉપરી કોને પસંદ પડે જેને અંડરહેન્ડ નો શોખ છે કેવું માણસ એટલે તમારી બ્લેન્ડર છે ને મિસ્ટેક બ્લેન્ડર કે તમારા તમે કહો હું પટેલ છું ધનસુખ ભાઈ મારું નામ ઓહો હો શું ધનસુખ ભાઈ આ રોંગ બિલીફો છે હું ધનસુખ તમે પોતે કોણ છું ખરેખર જાણતા નથી અને પોતે નથી તે આરોપ કરો છો ધનસુખભાઈ નું નામ છે ઓળખવાનું સાધન છે શું છે લોકોને ઓળખવાનું ઓળખવાનું નામ તો ખરેખર ના પણ ખરેખર ધનસુખ છે એ રોંગ બી બેઠી છે શું બેઠી છે અને એક રોંગ બિલીક બેઠી લાબાઈ નો ધણી થવું મોટા ધણી આયા શું એક ગાય હોય તે ધણી ક્યાંથી સ્વીકાર ધણી મારો ગાય કાયમી પણ સ્વીકારતી કાયમ ના ધન હું તારો ધણી જ સ્વીકાર મારે ચો ધણી આ તરમાં તારો કર્મ ના ઉત્રી પુરુષ છે એમ તે ડાયવર્સ ના લેતા જાણી ને કોણ ગુસ્સો કરે છે તમે કોણ છો ઓ બરછા ઓ બરછા બરછા તમારું નામ છે સોહન તો મેં કોણ છું હું કે નામ બરછા છું હા હા હું છું હા બરછા તારું નામ છે યુ આર ધ ઓનર ઓફ This name Who are you then હું શું મતલબ લો બરોજી જે લાગે ને ક્લિયર છે તો હા दादा તું જ પૂછે એકનો પ્રશ્ન ને બધા નું સમાધાન ગુસ્સો કો છે કેમ આવે છે એ બધું જાણવું છે બુશાળી પ્રાણી એના ખોટો ગુસ્સો છે એના થી શરીર ને અસર થાય છે ના પણ ગુસ્સો કેમ આવે છે કોને આવે છે ધારેલું ધારેલું પૂરું ના થાય ગુસ્સો થયેલ પછી ધારેલું પૂરું થઇ જાય બાને ખોટી રીતે પૂરો થાય છે ને ધારેલો પૂરો થાય પણ ખોટી રીતે પૂરો થાય આ પ્રોજેક્ટ શેર પૂરો કરવાનો હોય ગુસ્સો એ રીતે પૂરો નથી થતો કરવો છે ખરેખર ভরસા કોણ તું તમે કોણ છો હવે શ્રીફર કોઈ દીઓને રબ્બી સરસ સા નહીં નો બોલી રે કોઈ નથી કોઈ નથી કોઈ નથી ઉધાર ઉધારવાનું નથી એવું હોય એવું હોય નઈ બોલે નહિ કે માય ને ઓનર નથી માય માય બોલે છે મારી બુદ્ધિ મારું મન મારું ચિત મારો ઈગોઈઝમ એ બધું બોલે છે કોણ છે માણસ બોલતો નથી મારો ઈગો વધી ગયો મારો ઈગોજમ વધી ગયો છે એવું બોલે બોલતો તો તમે જો ધનસુખભાઈ છો તો ઇકોઇઝમ છો તો તમે એનાથી જુદા છો માલિક છો ગુસ્સો એટલો ગુસ્સો એટલો હશે કંટાળો કંટાળો કોઈ આવતો નથી ચિંતા કોઈ દરે થાય છે ના ચિંતા બુદ્ધિ નહિ વાત આપડે સાંભળી નથી દાદાને શું માગો છો તને પ્રાર્થના કરવાની પૂછ્યો હતો પણ આ વીકનેસ કેવી રીતે કરે ચિંતા ના થાય મજા કેવી અઠવાડિયે બે દવા ચિંતા ના થાય તો બઉ સરસ આવી દુનિયા કોને બનાવી છે તમે કહો જવાબ તમારી પાસે ઈશ્વર ઈશ્વર ક્યાં રહે છે તેનો જવાબ તો તમારી પાસે લેવા માટે આવે ઈશ્વર ક્યાં રહેશે એડ્રેસ લખ કાગજ કાર્ડ પેન કાર્ડ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝીબલ ભગવાન રહેલા છે માટે ક્રિયે નુકસાન કરશો ક્રિયે ને ત્રાસ ના આપશો ક્રિય ને દુઃખ ના આપ ભગવાન ત્યાં આડ્રેસ સાચું સર્વ વ્યાપી હોય તો સંડા કયો બધી બધો હોય તો સ્વભાવ છે કેવું છે વ્યાપવાનો તમે સ્વભાવ છે મેનમેડ જે ક્રિશન છે મેનમે મનુષ્ય બનાવેલી ચીજો છે મકાનો છે થાંભલા છે બધા મકાન ભગવાન ઇઝ ધી પૂ સેલ્ફ ગોડ હેઝ નોટ ક્રિએટેડ ઇઝ ધી ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટીવ પોઈન્ટ એટલે જે અવિચારું લોકો મા જેને કંઈ વિચારો નથી આવતા જે ભણેલા નથી જેનું વખત ડેવલપ થયેલું નથી એના માટે બોડી થિયેટેડ છે અને જેને ડેવલપ થયેલું છે એને વાસ્તવિક જ્વાબ ધારવી જોઈએ